ભોગવે છે એ જો કોઈ શિવ શંકર ભગવાન વર્ણન કરે તો માણસનારાયણ અને ઉપર જે સુખો છે તે સુખ કેવા છે ઇન્દ્રિય વિષય નો સુખ છે કેવા છે ઇન્દ્રિય આમ કલ્પના કરી મહેનત ના કરવી પડે દેવ લોકોને સર્ગ કલ્પના કરી આપડે લોકો મહેનત કરી જાય માણસ મરી જાય છે ને ત્યારે કુતરા ફસે છે મોટા મોટા ચિત્ર થતા પૂરા દવા દેખાડે અને લોકો ભડકાય મારેલા નાના છોકરા ભડકી જ જાય અને પાછું એવું કહે કે કૂતરા લડે તો યમરાજ આયા જ હોય કે જમરા હોય એક વખત હું સાથે એક ગયેલા કાકા હતા તેમના માગીમાં હું બેઠો હતો એટલે હું બેસી નઈ પછી હું તો દસ અગિયાર વાગે બેઠો અને તારું ઘરું કૂતરું રેડ્યું એટલે મને એમ લાગ્યું કે આ લેવા આવ્યા તો મને બહુ ફફડા કાકા ને ફફડાટતો પેલા મને મને વિચાર પડ્યો કઈક ભ્રમણા જ છે આ લોકો ઉભું કરેલું તું જ આખા હિન્દુસ્તાન માં ઘેર ઘેર આ છે તે ભ્રમણા છે હવે એ જમરા નામ નું જ નથી મેં શોધખોલ કરી તપાસ કરી લેવા કોણ આવે છે કે જમરા નથી લેવાતા કોઈ એસે ને કારણ કે નિયમરાજ છે શું છે કોણ છે નિયમરાજ જમરાજ નહીં એટલે આ નિયમ લઈ જાય છે આ શોધખોળ કરી એટલે છોકરા માં ભય કાઢી નાખો કોઈ યમરાજ નામનો જીવડું જ નથી શું કારણ મે મારી મારી મનમાં તપાસ કે યમરાજ જે છે તેનો પગાર કોણ આપે છે એની તપાસ શરૂઆત કરી ત્યારે હા માણસો લઈ જાય છે મરેલા મારી નાખીને મરેલા ને મારતા મારતા લઈ જાય ભગવાન કઈ ઉપર રહેશે ઉપર રહેતો જ છે ઉપર આકાશ બધે બધે કોઈ જગ્યાએ ઉપર નથી બાપ હોયબલ ઓર ઇનવિઝિબલ તો છે જીવ કઈ કઈ રીતે જાય અને શ્રેષ્ઠ ગણાય કઈ ગતિ જીવ જે જાય છે કેવી રીતે જાય છે અને આ જીવ શ્રેષ્ઠ છે કેવી રીતે જાય તો ગણાય અમુક જગ્યા આ શરીર નવ હોલ છે કેટલા છે આ બે હોલ આ બે હોલ ચાર ને પાંચ છ આઠ આઠ નવ સમજ એ નવ હોલ જાય અમુક જગ્યા અને અમુક જગ્યા આ દસમ દ્વાર કહેવાય શું નીકળે તાળું ફાટી નીકળે છે તો ત્યાંથી ભગવાન ને ભેગો જાય મોક્ષ પ્રાપ્ત થઈ જાય એટલે પછી આપડા બાવા ખોલ કરી કે માણસ મરવાનો થાય કોઈ સ્વામી કે મહારાજ તો મહારાજ અમે શિષ્યને કહી રાખેલું હોય કારણ કે આ કરેલું હોય પોલીસ કરેલું હોય અને શિષ્ય ને કહી રાખેલું હોય કે મને આમ કે ધાર દેહ સુટવાનું થાય છે મારતી મને માથામાં કેમ નાખું તોડી નાખીએ એટલે મારો અહીંથી જીવ જાય મારો જે થવું તેના બદલે આપઘાત કેવાયો નરકે ગયા એ જ નરકે ગયા એનો પુરાવા આવું મારી પાસે ગયા તે નરકે જાય ના જાય તમને કેવું લાગે બહુ બહુ બહુ દાખલા બનેલા હતો આપડે તો હા ખાડો ખોદાય છે લોકો દેખાડનારું અમે સમાધિ લીધી અને પસ્તાય છે બો જ માટી નાખે છે ને પસ્તા અહંકાર કરી ગયો માટી નાખે એટલે પછી અહકાર ઉડી જાય ને બાપજી સમાધિ લીધી તાર દરિયો શું ખોટો થયો એમ સરખો નહિ ખાતો દરિયો કઈ ખાડો ખોદો પડ્યો છે નીચે સમાધિ થઈ ગઈ તું તો હિન્દુસ્તાન માં બધું ગાડી સમાધ હાલી રહ્યા સમાધિ જીવતો હોવાથી જોઈએ કેવી નિરંતર ચોવીસે કલાક સમાધિ રહ્યા મારો ગાળો ભાડો મારો સમાધિ જાય નઈ મને ધ્યાનમાં ગાદ સમાધિ જાય નઈ એમના સમાધિ કેવાય આ તો ખાડો ખોદી અહંકાર ના ગુણ છે બધા કેવાય અહંકાર છે નીકળી ગયો ઘણો ખરો સંદેશો પહોંચાડતા રહે ને જય સચીરા દૂર કરી પણ પુષ્પો નિર્ધ્વ છે તો હવે તેના બદલે ચંદન ના હાર પૂલના હાર આપને અર્પણ થાય છે આ બધું વ્યવસ્થિત છે કે કોઈ હેતુ છે સ્પષ્ટ એકતા કરવા વિનંતી છે આમાં કોઈ હેતુ જ નથી આપણે તો ના ચઢાવે વાંધો નહીં એની ભાવના છે કે ગમે તે ફૂલ ન ચડાવે કે બધે ગમે તે બધું સૂત ન ચડાવે ફૂલ ન ફૂલ ન થાય એટલા માટે છે લોકોને દુઃખ થાય છે કેટલાક લોકોનું થાય છે કેટલાક જૈનો બહેનો બધા દુઃખ થાય છે કે અમે ફૂલનો હાર પહેરો છો બહુ દુઃખ થાય જ કે નઈ કોઈ બીજા પ્રશ્ન કરે आदत से तुद्धि ना उपयोग ज्ञान आज्ञा जो आज्ञा बनो तो बुद्धि ना પણ તમને પેલા ની આદત છે ને તે આદત ખસતી નથી પણ ખરાબ થશે કેવું એ પણ ખરાબ થશે ડિસ્ચાર્જ અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી બુદ્ધિ ના પર્યાય ઉભા તો થવાના ડિસ્ચાર્જ અહંકાર અમુક અમુક સ્ટેજ માં પછી તમને નહી લાગે કે બુદ્ધિ છે મારા માં વધુ રહેતા જઈએ ડકો ન સામે ક્રિયા ક્રિયા કુદરત એકલી ક્રિયા પોતે કરી શકતો નથી માણસ કોઈ સંડા શક્તિ ધરાવતો નથી તમે ભાવ કરો એટલે કુદરત એના બધા કરી પણ આ જાલું ખોટું તમારે વર્તન માં આવશે આ દુનિયામાં મોટા મોટું આશ્ચર્ય લાગ્યું આવું આશ્ચર્ય કોઈ જગ્યા હોય તારે લોકો છું તે કરશે તેઓ કરે છે ફક્ત ભાવ એકલો જ કરે છે શું કરે છે ભાવ કરે છે તે છે પ્રાંતિ છે પણરાક બનાવે તે જ્ઞાન થી ભય પામે એ જ્ઞાન જ્ઞાન જે જ્ઞાન થી મતભેદ ખલાસવાદ એ કોડ માનવલક્ષીવાદ belast જેતી નિર્ભરતા થાય તે રીતે સાચું નિર્ભરતા સજતી નથી ના અતારી મારન નથી શું એની જો લડાય કે ઠીક કે છે ઠીક છે દીપક એ દીપક દીપક બોલા મને થાયને બ્રમ બ્રમતે રિપા મા વાત ખરી છે એટલી બધી જવાબદારી છે એવું જયારે સમજે ખોટું છે પણ એટલે ભાઈ કેવી રીતે બંધ થાય એવો ભાઈ રસ્તો બતાડ્યો નથી આ રસ્તો છે પાંત્રીસ રસ બે જણા આવ્યા જવાબદારી પુસ્તકે બહુ જને ફેરવ્યા લોક કરતા પાડો કરતા કામ કરતો કરે વડો ને આવું કરે બીજા બધા આવું કરે નાનું સિદ્ધું વાત બઉ આંખ ઉગાડી નાખે એવું આંખ ઉગાડી નાખ્યા જપકારો આપી દે એમાં તો બંને ની સંમતિ અને વધારે તો પુરુષ ની કૃપા જોઈએ કૃપા વિના તો શક્ય નથી દાદા પશુ જનમ પશુ હજુ એને પરમાણુ ગયા નથી ભોગ પ્રધાન છે એટલે કરે છે માણસ તો વિચાર કરના હોય તો વ્યાજથી પશુ ના દિવાય કોણ નથી પશુ તો નિયમ હોય સમજાયું નથી દબોટકોટકાર દગા ફટકો ભગવ એટલે કાળ નો પ્રભાવ થાય માણસ એમાં શું કરે પછી એ સમજ નહી આંખ સમજ થી દ્રષ્ટિ ખોલનાર જોયે ને કો હતા તારે ઋષિ ના જ કરતા હતા ઋષિ કહે લગ્ન કડે પણ વિકારી સંબંધ નહી રાખવું તા કે ના તે નહી ચાલે કે એક પુત્ર અને એક પુત્રી બે દાન આપવું પડે સંસાર ની પરિ હ અને માથાકુજ પાય એ ડિપાર્ટમેન્ટ કૃષિપી હાથી લે આપ પુસ્તક ની અસર બઉ જને પડી વધારે પેલા થી નાના ની વધારે નાના અમુક ગુણ ધરાવનારું કેવું ફક્ત આત્મા ભાવ કર્યો તો બે ભાવ પૂરો કરી ભાવ આત્મા માંથી આવે છે જે તે પ્રકારના ભાવ આત્મા માંથી આવતા હોય એવું મને હાજરી થી હાજરી હોવાથી આવે એટલે ભાવ ઉભો થાય આત્માને તો પોતાને તો કશું જ નથી કરવાનું નિરંતર શુદ્ધ થાય છે અને ભાવ ઉત્પન્ન થયો એટલે પછી એનું કાર્ય થાય જ છુટકો નાખાય ના ના એ જોવાનું આરાધ વાત એવો જ નથી એવું ભાવ નિરંતર હે બરાબર એટલે પછી ખેતર ચોખ્ખું થઈ નિશ્રામાં જ્ઞાની નિશ્રા બરાબર એના ભાવ બધા વગરી જાય કેટલા ભાવના ભૂ થયેલા લથરાગરી જાય चीड कंटाड़ाम चीड चीड़ चढ़े कंटाकरण थे तार कोई तू चीड कर, कर મારે જાણવું છે કે પ્રકૃતિના એ કયા ભાગનું પરિણામ છે એ ચીડ ચડવી એ અહંકાર પરિણામ છે કે શે કારણે ચડે એ આશક્તિ માંથી હોય ચીડ ચડવી બીજું શું કઈ કંટાળો કંટાળો કંટાળો અને અક્રામણ ઉટ ઉશ્કેરા કંટાળો વસ્તુ એ છે ભીડમાં કંટાળો લો કે છે કંટાળો શું કે છે જે પરિસ્થિતિમાં પરિસ્થિતિ છે પરિસ્થિતિ ફરે એટલે કંટાળો બુદ્ધિ બઉ કામ કરે છે બુદ્ધિ અહંકાર થોડું કામ કરે અહંક બુદ્ધિ બે બે દિવસ ભેગું કરેડ થાય છે કંટાળો પરિસ્થિતિ ના દેખાય એક પ્રકારની જે પૂરી ઈચ્છા પૂરી થતા પોતાની ઈચ્છા પૂરી થતા એમાં અવરોધ આવે નોર્મલ ચારે કરે છે તો કાંકરિયું કરાવે કાંકરિયું કરાવે એટલે બોલ્યો કે કાકરી આપઘાત નો પર્યાય થઈ ગયો હા ભાઈ પૂછે છે કે ચીડ દૂર કેવી રીતે થાય ચીડ ચડી હોય બઉ ચડતી હોય તો પરિસ્થિતિ આપણે એને એ પરિસ્થિતિ બુદ્ધિ થી પછી ફરે જેની પરિટ થતી આપડે મનમાં પાંચ વખત બોલીએ તમારા ઉપકારી બરાબર ઉપલ પણ નેટા સોદાયક બબલ ના થાય હા હા કરીવા છે પાછે તો બધો મહાનુગાઈ છે પોઝિટિવ એндай વાચા બાબો એકદમ બરાબર હે ટેસ બંધી દે આવ કોઈ શોધ કોરો લોજી હા હા શું કરીએ થાય બંધ થાય હા હા અનલી પૂજે ને કોઈ ના ના ના ફાટે ને કેટલા આવતા ધ એક કલાક મજુ એક કલાક આવ લાઈટ આવી ગઈ માણસ ક્યાં સુધી થવા જ ના દેવો આપણા અમુક પ્રકૃતિના અભિપ્રાયો બાંધેલા હોય કોશિશ માં અને એનાથી એવી જ પ્રકૃતિ મળે એમાંથી થાય છે પણ આજે બે બે વસ્તુ છે આપડે સદબુદ્ધિ થી સમય બુદ્ધિ થી બંધે કરી શકીએ દુર્બુદ્ધિ થી બધા મે મમતા છોડી પાંચ દિવસ હા તો હું મમતા રહી શું અને પેરી મમતા તો જાય ભવન પોતે આત્મા એવું છે ને કે આપડે તો આત્મા એવો કે હું આવી જાય આળસ આવી જાય એટલે બધી બાજુ નહીં લાંબો વખત નહીં જાણે શંકરાચાર્ય શંકરાચાર્ય પેલો શ્લોક કયો છે ને શિવાનંદ રૂપ શિવો હમ શિવો શિવાનંદ રૂપ શિવોહમ શિવોહમ એને જેવું જ આપણે કાલે કહ્યું એમ કે છે કૃષ્ણ કુમારે કહ્યું જ્ઞાની પુરુષ એ પાપ નો ગોટો હોય ના કઈ જ્ઞાન બીજું કોઈ ચીજ ના હોય પણ આ જ્ઞાનાગ્ન કાલે જ્ઞાન સાંભળ્યું બીજું બધું બરાબર પણ કે એમનો જે ભરઘોડો કાઢ્યો કાઢે છે એ મને બરાબર નથી લાગતું ડરે આધ્યાત્મિક છે બાકી ભાગવત અધ્યાત્મ વાળે અધ્યાત્મ વાળ ને સુધે નઈ શું ડોગર વાળ શું દિવસ ચોખ્ખો છે એટલે ભગવાન બઉ ખુશ થઈ જાય ભગવાન કેટલા બધા ભગવાન ને માનવકા રજની મુગ્ધ થઈ જાય માણસ વિદ્વાન બધા કેવાય શું કેવાય લાલ માર્ગી પહેલા નહી ચાલુ હતું આજે ચાલુ છે લાલ માર્ગી ધ્યાન રાખવું સાચી ને સીધી વાત છે લાભ માર્ગીય આપડે ધ્યાન ના આપવું જોઈએ લાલ માર્ગી દુનિયામાં પહેલાથી હોતા બે જાતની વાળા અહિયાં છે અરિંદ આશ્રમ માં અત્યારે ખુબ બધી ઘટપટો છે શ્રી અર શ્રી અરવિંદ કેટલા મોટા માણસ થઈ ગયા હવે એની પાછળ બધી જ ઘટવટો છે અત્યારે બધા ચોખ્ખા માણસો કથાકાર બઉ નીકળ્યા બીજા મોરારી બાપુ મોરારી બાપુ બધા અધ્યાત્મા નામ છે આત્મા નો સમજો લાલ જ કોઈ જાતે તમે પૈસા આપો સારા ભાગે આપી જાય પોતે હવે લાલતુ માણસો રહ્યા નથી સંભવિ સમાધિ કે દુનિયામાં શબ્દ જ ના પાડે મોરારજી ઘણું ખરાબ લાગે પણ મોરારજી શું કરે અને બધાને ખરાબ લાગે પણ કરે શું છે બાકી અત્યારે ભગવાન માણસ માણસ ભગવાન તો કઈ ને મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા મારો કોઈ પણ માણસ ભગવાન થઈ શકે છે બુદ્ધ ને ભગવાન કહીએ છીએ તો શંકર ને ભગવાન નથી કેતા શંકરાચાર્ય ભગવાન નથી કેતા શંકરાચાર્ય ને ભગવાન નથી કેતા પણ શંકરાચાર્ય બત્રીસ વર્ષ ની ઉમરે એને અસાધારણ સિદ્ધિ મેળવી બત્રીસ બત્રીસ વર્ષ ની માટે લોકો ધરમ જેવું આપડે જેમ અધ્યાત્મ એમાં તમને જાગૃતિ કરી લાગે છે આપડે માની નામ હું એ બોલતી આપડા કર્મચારો નથી પોતા પણ અહંકાર કર્યો શું કહ્યું કોને કર્યું બધું આ વિજ્ઞાન છે એક નંબર બધી વાણી નો સાર છે આપડે નોર્મલ છે ને આ સાચો રસ્તો અને અથાગ્રિ માર્ગ બધા ઉપર બેસે એટલે મત ઇઝી ને પહોંચલો બની ને આવું ત્યારે અનિજી આપડા આપણે તો ચેર હોય તેની પરિજ થયો કેવી રીતે આ કોયડો છૂટે આ પગલ જો સોલ્વ ના કરે તો રોજ પગલોયા જ કરે અરે પછી આ પધલમાં લોવે પાંચ લાખ વાળો થઈ ગયેલા હોય દસ લાખ વાળો દી ગયેલો કરોડ વાળો દિયેલો પાંચ વાળો દી ગયેલો હજાર વાળો બધા દી હેલ દિવેલ તરવાળી હતી મૂળ વાત કે મૂળ ત્રિવેદી કેવા ત્રિવેદી ધારણ કરતા હોય ત્રિવેદી કેવાય તરવાળી પણ આનંદ જોયે ને કેવો આનંદ મસ્તી અરે દુઃખો ની અંદર જો અડચણ આવી તમારા સાઈબાઉ અડચણ નાખી હોદા નાખ્યા બોમ્બ ભોવા કરવાનું નથી કોઈ થાય નહી છે મેં ના થયું શું ભાડે આપો ને હવે જરાક જાતે ભાડે જતા હતા જાતે થવા ભાડે જવાનું હવે તો આપ જાય જરાક જાતે ભારે જતા હતા મેં એવું કહ્યું જાતે ભાઈ જાવ છો એવું તારે ખુબ અચ્છા પછી છોડે ના પકડે તો હજી પણ આ લોકોસાર રોગ નું નામ નું ઝાડ છે શું છે સંસાર વર્ષ એ રોગ છે પણ કઈ પાંદડા તોડવાથી દાઢ ઉગી બીજા પાંદડા આવવા મળ્યા કેટલાક દાળ દાળો કાજકાજ કરે છે બીજા દાળો ભૂગવા મળે કેટલાક ધર્મરા આવું છે કેટલાક ધર્મ આવું છે કેટલાક દરવારે મોટા મોટા ડાળ કાપી નાખે છે અમે શું કરીએ છીએ આ વિતરાગ ની દવા શું કરીએ છીએ શું કરીએ છીએ પેલા ધોરીમૂર માં આટલી દવા વેગાઢી દીધી ધોરીમૂર માં જેનું પાણી ચૂકવાનું જે ધોરીમૂર છે દવા નાખી દે તે બધું આખું પડ્યા ભરત ચક્રવર્તી ચાલ્યા હતા અરે ભરત ચક્રવર્તી ને ભરત ચક્રવર્તી માટે ભગવાન લોકો ભગવતા હતા ભગવાન બધા હોય ને બધા ભેગા થઈને ચૂકે કે આ ઋષભદેવ ભગવાન કે છે ભગવાન કે આપણા માને આમ કી રીતે આવે છે કારણ કે હજુ તો દરવાણીઓ છે અને લડી લડે છે હંસા થાય છે એને સમયક મનાય જશે આ બધા માણીઓના જાણતા ન હતા બિચારા પણ કોઈ અખર વાળા માણીએ થતાં ઊભું કર્યું અને બધાને સસાય દીધું એ વા હો આવરૂ અને ભગવાનના ઉપર વિરાધના થવા મારી વિજય દેવ ભગવાન એટલે ભરત રાજાએ જાણ્યું કે આ લોકો ભગવાનના ઉપર વિરાધના કરી અને મહાન દુઃખને પામશે માટે આ વિરાચનામાંથી પશ્ચાતાપ કરાવડા વાળો તો એટલે ભરત રાજાએ શું કર્યું બધા પોલીસ વાળા હુકમ કર્યો કે આ બધા છે કે પકડાયા અરે મૂર્તભાઈ શેઠ કે સાહેબ હું કશું નથી કે આવું બોલ્યા હતા તમે કે આમ ભરત રાજા ને થમકીત નથી થતા એ તમકીત કે ભગવાન કારણ કે શું બોલ્યો હતો પણ આવું મારા મનમાં જરાક વિચાર આવ્યો હતો આવું આવું હોય બોલ્યો હું બી